એ વેલી તૈયારી છે સાયલન્ટ તો બધા સોદા ફોટો ભરી દેશે એના આચ્છા ઓન શેફ છે જાયનો સર માં આવે મરવાનું છે ના દેખ દે દેવ છે જે જબલ ફોટો કરવા હોય એટલે જો નીકળે ત્યારે જોકુકુક નાવલી પિક્કટી હોય તો એને સાહિત્ય કરવાના બરાબર સાહિત્ય હોય છે સમારે અને ઉલાયકાય હા અને ઉલાયકાય હા અને કસું કે મેટ પર ટાઈમ દે કે વોચ સબન મે ઓછે થી બોન કે એટલે એટલે બટન વાગે તો એટલે બધું જાય દાદા ભગવાન દાદા ભગવાન नहीं कि आप आप दो के कहू करो ब्राह्मण सातो यज्ञ करे बरबर ब्राह्मण सीवा यज्ञ न करो ના કરવો બ્રાહ્મણ કરે એ કરવો મારે ચાખો છે! આ ભાગ ના કરો ચાલે હર્ષદ ના થાય એ દિવસ સારી કાઢો છે કેવું વસ્તુ કેશો તમે મહાત્મા સાથે વાત કરતો એવું વસ્તુ કે એ લોકો ની બુદ્ધિ રીતે વસ્તુ કહેશું જુદી વસ્તુ કેવું તમે એક્ઝામ્પલ આપો દાખલો આપો એ લોકો જે હમણાં શોધ કરતા મારી પાસે શું છે બધું હકીકત જઈ ના પડે ત્યારે આપીએ એ તમે આપો તો બહુ ગમશે મારો તો કોઈ આમ ખાસ નથી પણ પેલા ડોક્ટર પ્રસાદ બોલતા હતા કેણી કે પેલા એક છે ત્યાં કેલિફોર્નિયા માં છે ને એવા બીજા બી છે એ પૂર્કલિક વસ્તુ એટલે ભૌતિક વસ્તુ ભૌતિક વસ્તુ એટલે હોય લોકો હોય લોકો બે ગતિ વાળા ના હોય જાનવર ગતિ મનુષ્ય તીરજ ગતિવો છે તમામ વધારે દુઃખ પડવા માટે છે તે એક જ્ઞાન છે વધારે દુઃખ પડે એટલે જ્ઞાન વધારે દુઃખ પડવા માટે જ્ઞાન છે એમને વધારે સુખ પડવા માટે દેખી શકે છે તમારો ફાધર મધર વાઈફ બધા શું કરે જોવા દુઃખ પડતું જોવા નક્કી કરે નથી કરવું નક્કી કરે હવે નથી કરવું નરકસી દેવગતિ મન માં એમ થાય બીજું મેં હારા કર્મ કર્યા એટલો સુખી રહ્યો મારા મા બાપ કુદરત થાય નથી <coughs> ને થાય એ જાણવાનું જાણવું એ હેલ્પફુલ નથી ને વિતરાકતા જોવી હોય તો ચોવીસ તીર્થંકો માં પાશ્વનાથ ભગવાન ની વિતરાકતાંકર થઈ ગયા એમની કેવી અન હતા ઉપર થી અસર થાય ખબર પડી જાય કઈ કઈ ખબર પડી કે આગળ ध्यान करते हैं ये प्रोग्राम दो, जहर नहीं है तो प्रति का वर्षा अद्भुत अध्यात्म है शिक्षाना केंद्र गुरु गुरु बुद्धि लोम मास वहां है बुद्धि तो ये ज्ञान से दे दिया ना ना बता जाता है वो बता जाता है ભગવાન નેટલે પાણી આવ્યું નહી ભગવાન પછી ધર્મ દેવું પછી ધન્વંત્રી દેવ ને તો એને આ ત્રણ ખબર બધી શું છે આફત છે ભગવાન ની પણ આફત છે ભગવાન ભગી સે કમા �шее Uhh � polishing જા�ન હરલાલલ હ઩ હરતૃ why હરશ હરલે હર઺ણ વર હહાભ઺ હરલ હર઺ હહૂ હરલ હ઱ હસાગ હરલલ હરર હ હર� ભગવાન અને મદદ કરશે રાગ નથી વાબિ થઈ જો બિલા બદલ મિત્ર એકતા લઈ દો ચલી ભાઈ રાતો ઉગાડી દેસાઈ વાડન થાય ભઈ જયી એનો શું છે કે પરતાનથી હોય ને ના ના દર્દ કેના તેને દેખ ફુકારી દે કે તો ગર કે બધી હજી હોય ના હોય વસ્તી ઓછી હોય મારા કેટલી વસ્તી ઓછી તરીકે પૂરતા થાય અરુણભાઈ પૂછે છે કે મોક્ષ માટેનું પુણ્યાનું નું બંદી પુણ્ય કેવું હોય મોક્ષ માટે જે પુણ્યા નું બંદી પુણ્ય હોય એ કેવું હોય આપડે બધી ઈચ્છા પૂર્વક તૈયારી બધી મળે અચ્છા તમારી પાસે બેસી બેસી બરાબર છે પણ એ વખતે હું પ્રાર્થના કરું દાદા ગાંઠો હલકી થાય અને હું અમારા મુક્ત થવું એ ભાવના કરી શકાય બેઠા બેઠા સામે સામે ખબર તો હોય કે કઈ ગાંઠો છે दो मन जल्दी जो भाई पूछे दादा पे आशीर्वाद मांगवा जल्दी मन म કે! મને લો ગમતો નથી આવ્યો થાય છે બોલી નઈ દાદા ભગવાન તમે જયારે હોય નઈ ફિઝિકલી હાજર તારે તમારા પોતાની સામે બેસી અને બોલી કે દાદા ના હોય તો તમારું ફોટો મૂકી અને આમે બેસી અને દાદા માટે ઈચ્છા વાતાવરણી અસર થાય હા વાતાવરણ ની અસર થાય પછી સર એમ પૂછે આપડી જે કઈ ગાંઠ હોય માંગી અને ઓછી જલ્દી થાય કે આપણે ખાલી રહ્યા હોય આપડે બેસી હનવા નક્કી કરી કે આ ગાંઠ દાદા જલ્દી ઓગળ થાય છે તો આશા ગાંઠો ઓછી થાય દાદા ને રીતે લખીએ મોલે દાદા આપડો અભિપ્રાય ફરી ગયો હોય અભિપ્રાય છે નહી વાતાવરણ ઘેરાય ને પાછો અભિપ્રાય આવીને જતું રહે વરી પાછું આવીને ઉભું રહી જાય બધી અસાતા વેદની સોના નો સોના નો સ્વભાવ છે એવી રીતે અમારો જે પ્રકૃતિ નો સ્વભાવ છે દરેક ની જુદી જુદી પ્રકૃતિ છે હવે એ સ્વભાવ કેવી રીતે મોડો પડે એવી રીતે કેવી રીતે મોડો પડે I mean, की ये ये ने ने ने पड़े छे के के कोई मर्चा खावा के तो कोई तो गड़ो दाख मरचा खाई गाँव नहीं बहार जतमी પ્રકૃતિ પોતાના સ્વભાવ પ્રદર્શન કર્યા કરે એ મનમાં બાર ના ખબર પડવા દે કે બાર ખબર પડી જવા દે બે માંથી તમે શું કરતો અને બાર જણાવે બાર જણાવે એમ પ્રકૃતિ બહાર જણાવે હલકું થઈ જાય दादा एक जात न्यान ने प्रकृति जो मूंजवे एक जात नु आर्त ध्यान કરે તરુલતા ને આ તો ત્યાં તો કઈ પણ કપટ કરીએ છીએ થઈ ગયા પછી ખબર તરત પડી જાય કે આ કપટ આપડે કર્યું એમાં એ બધો કચરો લાગે દાદા હાઉ કેન યુ ડુ દેટ બિકોઝ વન યુ રિયલ આઈઝ વન વે ઓફ કેલિંગ એવરીબડી વર્કિંગ ઓન સમથિંગ ઓર સમથિંગ એન્ડ નોટ ઓફ પીપલ આર વર્કિંગ ઓન which will be used for killing scientific experiments <laughs> <laughs> scientific experiments are like I am on a weapons program what will you explain <laughs> that also the ultimate weapon so what uh, you know what effect I will have on the island hmm Sada, I am saying is that people મારવાની વાત વાત કરીને કાલે ખાસ કરીને સાયન્ટિસ્ટ ને તો કેટલું એક્સપેરિમેન્ટમાં કેટલા જીવ જંતુઓ કે જનાવરો ઉપર પ્રયોગ કરીને એ લોકો મારવા પડતા હોય છે દવા બનાવવા માટે કે બીજું ત્રીજું માટે હવે એમનું પોતાનું છે પોતે અહિયાં નેશનલ કેટલાય લોકો મરી જવાના તો કે એમાં મારું શું થાય એમાં મને શું અડે એમ એ મારતા નથી પણ એ હથિયારો બનાવે છે લોકોને મારવાના જાણું છે માથે લેવાની જરૂર ને તમારી ગુંજવર એવી જ નથી તમારી ગુંજવણી એ જ નથી કે અહી ક્યાં ફસાઈ પડે એટલું માફી માંગી લેવા માફી માફી માંગી લેવા એટલો જ ગુનો કોઈ ગુનો નહી વધારે બીજી સર્વિસ બોલી ને અહીં ક્યાં મારું ભાઈ એટલું જ અભિપ્રાય ફેરવા માંગે છે અભિપ્રાય નથી અમે વિરુદ્ધ છે એવું ના આમશે એક દાવોનગર જતો હું મળતી મરતી બોલતું નથી I was asking I, I tried to think on that uh, pure soul mm -hmm. and it seems to me it has a quality of light and our karma is other thing has a quality of darkness mm -hmm. and light the darkness is a negative existence on the one correct, so correct. the right uh, understanding on I put it hai hu ke the शुद्ध आत्मा विचार करते हैं अंधारू है डार्कनेस आकाश पड़ता पड़े पेलु अंधारू बध रेके रे, रे नही आ बराबर હિન્દી સમજાવું ગુજરાતી ઓશો એ કે સિને છું એમ કે ત્યાં આગળ સિનેમા જે દેખાતી વસ્તુઓ છે તે અંદરું છે પ્રકાશ લાઈટ છે દશા એટલે પ્રકાશ પ્રકાશ જોનાર અને જાણનાર તમે જોવાનાર અને જાણનાર એવા પ્રકાશ છો એટલે જ્ઞાતા અને દશા અને એને શું છે જણાય છે delimination between the karma and your soul <coughs> the objects and your soul's extent and that ignorance and that ignorance is the the jnana the ignorance also <laughs> the <laughs> <laughs> <laughs> it goes if you know if you know then ignorance it can become knowledge it can knowledge કોઈ બીજું એગ્રી અવિચારી જોવાય વિચારી વગરનું જે દ્રશ્ય છે તે જ્ઞ થાય આપણે વિચારી જોઈએ જે દ્રશ્ય દ્રશ્ય છે ને સામાન્ય જોઈએ તો દ્રશ્ય છે પણ વિચારી જે દ્રશ્ય જોયે છે તે જ્ઞ થાય થયું લઈ શું કરવા મારવા મારશે કદાચ જરા વધારે સમજાવ્યું છે એ પેલા આપડે જોયું એટલે દ્રશ્ય છે પણ એમાં વિચાર્યું કે શું કરવા ત્યારે દ્રશ્ય નહી થઈ જાય બરાબર ના ફેદા ફે આવી જાય એટલે રાત્રે આપડે અહી બેઠા હોય રાત્રે અંધારામાં અને કુતરો બિલાડી હોય કઈ કાચનું છે તમે પૂછો તમને મનમાન થાય બીજો શું કે શું કે બધા શું કેકાર નું જ્ઞાન થયું આપણને શું થયું કઈ નતું કઈક છે આપડે પાછું કહ્યું ઓ હો હો આ તો કુતરે લઈને પાડ્યો વાસણ તો એટલે બધા કે એ જ્ઞાન છે ને આ જ્ઞાન છે જ્ઞાન તો બે કઈક છે હદી સાઈડ એ જ્ઞાન એને દ્રશ્ય કહ્યું સાયન્ટિસ્ટની પાડેસ્ટ <coughs> <coughs> <coughs> બધા જાણ્યું કે જ્ઞાન જુદું આ જ્ઞાન જુદું અને જ્ઞાન कह पे दृश्य थी जाए ज्ञान भविष्य तरीके એટલે આ જે અત્યારે સાયન્ટિસ્ટ ને કે છે કે ભગવાન છે કે નઈ કઈક છે કઈક છે લાગે છે એ અનડીસાઇડેડ જ્ઞાન છે એ દ્રશ્ય છે જેસા કે આ કે ચાહે દેખાય હમદે જાણે હમ ઠીક તો ઇન અવર વર્લ્ડ ટુ ધેટ વી સે ધ ટના ફૂલ ના ઇટ ઇઝ અનડિસાઇડેડ ના લોકલ ઇગનોરન્સ ટુ રાસ યે એન્ડ ધ ઇગનોરન્સ એ બહુ સચ કહીને અવિનંદાસ કેવાઈને ના ચાલે ય અનડિસાઇડેડ ના બટ યુ આર હેવિંગ જ્ઞાન નો ધેર ઇઝ સમથિંગ ના ગેવ દેટ એક્ઝામ્પલ સમઉન્ડ ઇઝી કેમ ઇન યુઅર માઇન્ડ દેટ સમય દેટ ઇઝ દર્શન દેટ ઇઝ દર્શન and you go and see, oh, it's a cow, then you have, decide, you have decided that this is cow, it is dhyana. The difference between <laughs> darshan and gnyan. Okay. M.K. If you have a badha, scientist, what is it? What is it? What is it? What is it? What is it? A jay, scientist, what is it? What is it? What is it? What is it? Darshan or gnyan? What is it? Drashya. Drashya. Undecided અનડિસાઈડે દર્શન બંધ ઘણું તે લોકોની હાઈપોથિસિસ પણ હોય છે દાખલો આપ્યો ને તો કે એનો આપણને અવાજ પણ આપણે નથી સંભળતા આપણે જોતા અનડી ધ્યાને નથી છતાં આપણને એવું ફિલિંગ થાય કે કઈક છે જાણું થતું નથી કઈક છે શબ્દ માં I can't do it all the time while I'm driving car maybe or something. Mm -hmm. A lot of things we do in the whole day. Mhm. Mm yeah, mm -hmm. mm -hmm. I think it can be an awareness which you mm -hmm. you practice a few <coughs> trainers maybe happen all in the morning right mm -hmm. and then it to stay with you the whole day. And mm -hmm. when you are at the car or, or, or whether at the office or okay. something. છીએ તો કે આખો દિવસ તો કે હું નથી બોલાતું પણ કે હું એમ સમજુ છું કે સવાર ના ટાઈમ બોલીએ એટલે એ પછી જાગૃતિ આપણે આખો દિવસ કાર ડ્રાઈવ કરીએ કે બાર બીજા છું શુદ્ધાત્મા છું હું મારા થી નથી બોલાતો સ્ટ્રોંગ હોલ નહીં હે ઇટના બોલ દેખી સ્ટ્રોંગ હોલ હોવા એમ કે છે કે હું અનુભવ કરું છું કે આખો દિવસ બોલવાની જરૂર નથી રહેતી જાગૃતિ રહે છે જ એમ સાયન્ટિસ્ટ ને દાદા આમ એક સાયન્ટિસ્ટ કરે ને એટલે બધું બટન બરાબર કામ કરે પોતાની જાત માટે તો સમજ પડી કે સિદ્ધાર્થ માં છો પણ પ્રાણી મળ્યા માણસો મળ્યા તો ત્યાં સેપરેશન દેખાતું નથી ચામડા ક્યાં દેખાતા સુધાર્થના બોલને જરૂર નહીં બિલકુલ દૂસરે સુધાર્થ ના દેખાયા તમને બીજા સુધાર હાથે સુધાર્થના દેખા